જય સ્વામિનારાયણ ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ પ્રાપ્તે સન્ ડુક્રો કરોવિંદ ગોવિંદમ સત્સંગે નિશ નિસંગે નિર્મોહ નિમોહ નિશ્ચિત નિશ્ચિતો જ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતી શ્લોક ચાલે છે આપણે सत्संगत्व निसंग सत्संग संसार निसंगता एट्ले असंगता एटक्ति एट्ले के वैराग्य विषय अपने विचार करता करता श्लोक वर् लीधो गुरु गुरुचरणांगी श्लोक प्राणायाम प्रत्याहारम नित्य नित्य अन्य नो विवेक विचार, विचार सत्संग प्राप्त करने विषे अपने बात करता करता नित्य एवं आत्मा अव देहेक वैराग्यत्य वैराग्य आए तरह के दशा हो तो ये श्लोक अपने लीधो सुर मंदिर तरुतर निवास शैया भूतलम अजिनम वासह, सर्व परिग्रह भोग त्याग, कस्य सुखम न विराग। ये श्लोक पर आपने बात चा मूल बात आपने आग् प्रवचन में छे ये छोड़ी वैराग्य सुख है राग ये दुख परंतु वैराग्य नो अर्थ यो नहीं बध छोड़ी देव बधु छोड़ी न भागी जवलो अर्थ नहीं पे कई न हो एटले वैराग्यवे कई न थी। पासे हो कई न होने जो सुखी थवात हो तो बदा झूपड़पट्टी वाला सुखी होवाइए पर यू कारण के वैराग्य है ये सुख न कारण है वैराग्य हे तो झूपड़पट्टी में सुख भिखारी झूपड़पट्टी वाला ना हाथ में कई नहीं हयया में के असंतोष दुख न कारण छे। घी राग छे। जो वैराग्य हेस् तो झूपड़पट्टी में सुखले कि भिक्षुक दशा में सुख दक्षिण में राम प्रसाद शास्त्री जी थ विद्वान ने भगवद भक्त साणकूटी जकान में रहे पोता पत्नी साथ પંડિતજી આખો દિવસ બ્રાહ્મણ વિદ્યાર્થીઓને ભણાવે ગુજારે દ્રષ્ટિએ કહી શકાય એવી એની પાસે સમૃદ્ધિ કોઈ નહી ત્યાં સુધી કે ક્યારેક સરખું ભોજન હોય ને ક્યારેક ન પણ હોય એક દિવસ પંડિતજી आंबली जाड नीचे थी दूर भा ब्राह्मण विद्यार्थी पत्नी आज शाक नो मेल पीड़ो पंडित जी ए खाली आंबली साने पत्नी समझी गया आंबली पांद त्यारत् कोई दिवस एना पति ने कहू नहीं आ वस्तु જે થોડો ગણો લોટ અનાજ મળે એની સાથે આંબલી ના પાન નાખી જમીને નિરાતે ભજન કરે નગરના રાજાને ખબર પડી કે આટલી બધી ગરીબ દશા છે તો એમણે દીવાન મોકલ્યા કે જાઓ ખબર કરો અને જરૂરી વસ્તુ આપો આપડા રાજ્યમાં બ્રાહ્મણ દુખી ન હોવો જોઈએ એટલે દિવાનજી આવી ને પંડિતજીને મેળા પ્રણામ કર્યા બેઠા કહ્યું કે તમારે બહુ ભૌતિક તકલીફ છે તો કઈ અમને સેવાનો લાભ આપો પડિતજી કે મારે કઈ જરૂર છે નહી અને તમને કોને કહ્યું કે અમે દુઃખી છીએ ગરીબ હૈશું પણ દુઃખી નથી આનું શું કરું ગરીબ હૈશું પણ દુઃખી નથી અમે જે જોઈએ બધું મળે છે જમવાનું તો કહીએ બધું મળી જ રહી છે સારું એમ કહીને ઉઠ્યા ઉઠ્યા એટલે કહ્યું કે તો હું બ્રાહ્મણ પત્ની આપના પત્નીને મળી શકું તો કે હા મળો એમને જરૂરિયાત હોય તો આપો પત્નીને એમની ઝુંપડી મળવા ગયા તો પત્નીએ કહ્યું કે આદર આપ્યો સન્માન આપ્યું આપને કઈ આ જરૂરિયાત હોય તો કે ના હજી મારે કઈ જરૂરિયાત પડી નથી ભગવાનની કૃપાથી બધું મળી રહે છે હવે આને દુઃખ જેને કઈ જરૂર જ નથી પૂરો વૈરાગ્ય ભાવ છે તો એવી દશામાં પણ સુખ છે વૈરાગ્ય ન હોય તો ઝુંપડપટ્ટી વાળા પણ પછી એને ચોરી કરવી પડે રાયતો જાગવી પડે તાળા તોડવા પડે દુઃખ ભૂલવા શરાબ પીવો પડે ઘણું કરવું પડે એટલે પાસે હોય કે ન હોય કઈ પણ વૈરાગ્ય હોય તો સુખ છે એ આ શ્લોક જ અર્થ સમાયેલો છે કયો શ્લોક સુર મંદિર તરુ તલ એ શ્લોક નો અર્થ હવે હું જે કરીશ એ પ્રમાણે કોઈક કર્યો નથી પણ મને એવું લાગે છે કે આવો અર્થ કરી શકાય જનરલ આવો થાય છે કે કોઈ દેવાલય હોય કે કોઈ વૃક્ષો નો હોય કે ધરતીનું પાથરનું હોય તો પડી રહે પહેરવાને માટે મૃગચરમો હોય કે વસ્ત્ર હોય ત્યાગ કર્યો છે કે વૈરાગ્ય પરત્વે આવું એમાં કયું છે એવું દેખાય છે શું મૂળ તો વૈરાગ્ય જોઈએ ને પદાર્થ સાથે તો કઈ લેવા દેવા નથી ને તો એમાં એવું દેખાય છે કે સુર મંદિર દેવતાઓના મહાલયોને પણ ઝાંખા પાડે એવા તમારા મહેલો હોય રહેવાને માટે સુર મંદિર સુંદર મજાના ભવનોમાં રહેવાનું તમારે હોય અથવા તરુતલ નિવાસ કે પછી વૃક્ષની નીચે પડી રહેવાનું ભાગ્ય હોય શૈયા ભૂતલમ એનો અર્થ મને આવો કરવાનું મન થાય છે કે શૈયા એટલે સુંદર મજાની મખમલી બિછાનાઓ વાળા તમારા પલંગો સુંદર મજાના હોય છપ્પર પલંગ હોય પોઢવા કે ધરતી ઉપર પડી રહેવાનું હોય અર્થ એવો થાય છે કે મૃગ ચરમાં વિટાળવા માટે હોય આપણે એવો અર્થ કરીએ કે કાં તો મૃગ ચરમાં પહેરવાનું હોય કે વાસ એટલે સુંદર મજાના મખમલી વસ્ત્રો પહેરવાના ભાગ્યમાં હોય સર્વ પરિગ્રહ દરેક પ્રકારની વૈભવ સમૃદ્ધિ ઘરમાં હોય અથવા સર્વભોગ ત્યાગ કઈ ન હોય છતાં દેને વૈરાગ્ય છે એવો વૈરાગ્ય ભાવ કોને સુખ ના આપે મહાલયમાં રહેવો કે ચૂંપડીમાં રહ્યો સુંદર વસ્ત્ર પહેરો કે વલકલ પહેરો બધી સમૃદ્ધિ ઘરમાં હોય કે ઘરમાં કઈ ન હોય પણ વૈરાગ્ય હોય તો સુખ છે આવો પણ અર્થ થઈ શકે આપણે ત્યાં સમાજમાં સત્સંગમાં જોયે જ છે ને ઘણા બધા એવા ભક્તો હોય કે સમૃદ્ધિ ખુબ હોય પણ છતાં એને ક્યાંય રાગ ન હોય રાગ હશે આસક્તિ હશે તો દુખ થશે રાગી માણસ સુખી ન હોય આ જેટલી વધારે એટલો એ દુઃખી હોય આપણે શાસ્ત્રીજી મહારાજ ગુરુદેવની સાથે પ્રથમ ટ્રસ્ટી રાંચીના કલ્યાણ બાપા શેઠ શ્રી કલ્યાણ બાપા અત્યારે એમના પુત્ર ચંદુભાઈ ટ્રસ્ટી છે એ કલ્યાણ બાપા શેઠ કલ્યાણજી ખૂબ સમૃદ્ધિ અને એ સમૃદ્ધિમાં જીવન કેવું સાધુ પુરુષ છે ભગવાન સિવાય ક્યાંય ચિત્ત નહીં અને સંસાર ભાવ નહીં પતિ પત્નીના સંસારમાં રહેવા છતાં અને ભોગની વચ્ચે રહેવા છતાં કોઈ ભોગ અપેક્ષા નહીં પતિ પત્ની નો આખો દિનચર્યા કેવી શાસ્ત્રીજી મહારાજ કે સંતો પૂછે ક્યારેક પૂછવું હોય ત્યારે એમણે કે ભાઈ સ્વામી તમારી ઘર માનતો નથી મંદિર જ માનીએ છીએ મારા પત્ની છે એ પૂજારી છે અને હું પુરાણી છું હું આખો દિવસ કથા વાંચું અને સંભળાવું મારા પત્ની ઠાકોરજી ની બધી સેવા કરે અમારે વચ્ચે પતિ પત્નીના કોઈ સંબંધો નથી એ આ મંદિરના પૂજારી અને હું આ મંદિર પુરાણી છું સમૃદ્ધિ વચ્ચે પણ આવી રીતે જીવે છે અને જીવતા જીવતા તરી જાય છે એમના પત્ની એટલે ચંદુભાઈ ના બા અવસ્થા થયું શારીરિક થોડીક તકલીફ થઈ તો હોસ્પિટલ લઈ ગયા ડોક્ટરે તપાસ્યા પછી ડોક્ટરે છે જે કીધું કે હવે માજીને ઘરે લઈ જાઓ સેવા કરો એક કે બે દિવસ કાઢશે અહિયાં તમારે જરૂર નથી રાખવાની માજી સાંભળી ગયા તરત હાથે બેઠા ત્યાં કીધું કે બેટા શું કે છે ડોક્ટર તો કે કઈ નહીં તો કે ના મને સમજાય તો ગયું શું કીધું એમણે કીધું કે એક બે દિવસના મહેમાન છે પણ એ હું કઈ જવાની નથી પણ અહીંયા આપણે રહેવું નથી મને આપણા પ્રભુ શ્રીજી મહારાજ કહી ગયા છે કે હું તને આવતી નવમી તેડવા આવીશ એટલે આપણે ઘરે જઈએ તે દિવસે મને શ્રીજી મહારાજ તેડવા આવશે અને નવમી દિવસે જય સ્વામિનારાયણ કઈ માજી ધામમાં ગયા આ ઘરમાં રહેવા છતાં સમૃદ્ધિ વચ્ચે રહેવા છતાંય જળ કમળવ છે આપણે જોગી સ્વામી હોય તો એ આ મોટી આવડી મોટી સંસ્થા હોય હજારો માણસો એમના પગમાં પડતા હોય જ્યારે સ્વામી હલતા ચાલતા પોતાની રીતે હરતા ફરતા તોય શું એમને જેને કંઈ જોઈતું નથી એને શું કઈ પદ જોઈએ પ્રતિષ્ઠા જોઈએ પૂજા જોઈએ કોઈ વસ્તુ જોઈએ કોઈ માણસો જોઈએ શિષ્યો જોઈએ ધન જોઈએ વસ્ત્રો જોઈએ કઈક જોઈએ તો દુઃખ ને આપણે એમનું પુસ્તક છે જોગીની જીવન ગાથા એ પુસ્તકમાં તમે આમ જુઓ એક સ્વામીના ઘણા પોસ્ટ છે ફોટા છે પણ એમ સાધુ આશ્રમની પાછળ બદામના વૃક્ષ નીચે એક કોથળો ચટ્ટાય પાથરી અને આમ હાથનું વસીક કરીને સુતા છે આમનો કોણ દુઃખી કરી શકે નિવૃત્ત રાગસ્યા ગૃહમ તપોવન જેની વાસના ટળી ગઈ છે એને ઘર એ જ તપોવન છે તપોવન પણ સંસાર છે વાસના ન હોય તો ઘર છે એ જ તપોવન છે જેમને વચને કરોડો રૂપિયા લોકો ચરણમાં ધરી દે એ નાળિયેરની કાચલી પાણી પીવે છે કેવો વૈરાગ્ય એમનું વાસણ લઈ કોણ જાય ક્યારેક છે ને કોઈક કોઈ જગ્યા પુરાણી સ્વામીને આપણે પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી હતા ને એમને કોઈ ફરિયાદ કરે કે સ્વામી હું મંદિરે ગયો ને મારા બુટ લઈ ગયું કોઈ જોડાઈ ગયું પુરાણી સ્વામી કે આપડે એવા રાખીએ તો લઈ જાય ને આપણે રાખીએ એવા કે કુતરો શું ઘે લઈ ગયો હોય તો પાછા મૂકી જાય વાત એ સાચી અપેક્ષા નથી જેને કઈ જોઈતું નથી જેને કોઈ રાગ નથી તમે જમવા બેઠા હો અને તમને મનમાં એમ હોય કે પેલા ભાઈ રસ આપ્યો છે શ્રીખંડ આપ્યો છે મને પણ એક કટોરો આપે ન મળે તો દુઃખ થાય ને પણ હવે તમારે જોઈતું જ ન હોય તો દુઃખ છે તમે મનમાં વિચાર કરીને ગયા હોય બપોરે કે સરસ મજાના અમારે ઘરેથી તમારા વાઈફ સારું સારું બનાવી રાખે ઈચ્છા જ ન હોય તો દુઃખ થાય વૈરાગ્ય ભાવ છે એ સુખ આપે છે આજે પણ હજી સત્સંગમાં અનેક ગ્રહસ્થો અને કેટલાય સાધુઓ ધરતી ઉપર શયન કરે છે ખાટ પલંગ પાથરતા નથી नवीन वस्त्रों पेहरता नहीं हो आजीवन मिष्ट पदार्थ नहीं जमना तप करना रा, व्रत करना गृहस्थाश्रम में रही स्त्री पुरुष बधा व्यवहारों मुक्त धन संपत्ति दीकरा दीकरी क्याग न हो ए? ए भजन करना आजेपन घसमान सज में हो मूल बात है सुख न कारण छ्य ये वैराग्य ये क्या थी नित्य ने अनित्य ना विवेक विचार आत्मा नित्य छे है देह अनित्य छे देह नाश्वत छे અને એ નાશાંત એવો જે દેહ તે હું નથી એવું જયારે સમજાય છે તાત્વિક ભોગ કોના માટે આપણે કાંઈ પણ જયારે ભોગની ઈચ્છા કરીએ છીએ ત્યારે શું થાય કહો મારે મિષ્ટાન જોયે છે મારે આ વસ્ત્ર જોઈએ છે મારે શરબત જોયે છે મારે સારા વસ્ત્રો જોયે છે મારે કોને મારે એટલે દેહને જ આત્મા માનો એટલે મારે બોલાય છે પણ દેહ અને આત્મા જુદા છે જયારે આત્માનો વિચાર કરે ત્યારે એને શું જોઈએ છે ગમે તેટલા સારા ભોજન જમીએ તો આત્મા પુષ્ટ થતો નથી ગમે તેટલા ઉપવાસ કરીએ તો આત્મા જરાય સુકાતો નથી ગમે તેટલા ઠંડા શરબત પીએ તો આત્મા કઈ ટાઢો થતો નથી અને ગમે તેટલા ગરમ પાણી પીવો તો આત્મા કઈ તપતો નથી આત્માને તો છે જ નહી આ ઊંડી તાત્વિક વાત છે આત્મા નિરિન્દ્રિય છે અણુસરખો સૂક્ષ્મ છે એને એને હાથ પગ એવું કશું છે જ નહી કોઈ ઇન્દ્રિયો નથી મન બુદ્ધિચિત એને નથી જે છે એ બધું દેહમાં છે આ દેહ છે એટલે એની સાથે ઇન્દ્રિયો છે એની સાથે મન બુદ્ધિ વગેરે એની સાથે છે એ શરીરમાં છે શરીર ખાવા જોઈએ છે શરીર પાણી જોઈએ છે શરીર જોવા જોઈએ છે એ બધું શરીર સાથે છે આત્મા સાથે નથી આ તમે ગાડી ચલાવતા હો ફોર વ્હીલ તો ગાડીને ચલાવવા માટે પેટ્રોલ જોઈએ ડીઝલ જોઈએ લુબ્રિકેટિંગ ગ્રીસ જોઈએ ઓઇલ જોઈએ બધું જોઈએ વસ્તુ ડ્રાઈવર ને જરૂર છે ડ્રાઈવરને પેટ્રોલ પીવાની જરૂર પડે ડીઝલ જોઈએ ઓઇલ જોઈએ થોડું મોઢામાં ગ્રીસ નો મારવો પડે એવું બધું ડ્રાઈવરને ખરું કઈ એ બધું તો ગાડીને છે એમાં દેહ છે એને ખાવા પીવા એ બધું જોઈએ છે અંદર જે ડ્રાઈવર આત્મા બેઠો છે એને જરૂર નથી એનો ખોરાક તો ભગવાનની મૂર્તિ છે જેમ આ ડ્રાઈવર જુદો જ ખોરાક છે એમ બંનેનો ખોરાક જુદો છે આ દેહ માં આત્મા પ્રવેશે એટલે આત્માને આ દેહ પછી આ બધી ડિમાન્ડ ઉભી થાય છે એટલે જયારે જેને તત્વજ્ઞાન થાય છે ત્યારે એને કોઈ પણ ભોગ જોઈને એમ થાય કે આ કોને જોઈએ છે મારે તો જોઈતા નથી શરીરને જોયે છે શરીરની ડિમાન્ડ તો એ આશક્ત થતો નથી એટલે એને ભોગમાં ક્યાંય પ્રીત થતી નથી કેવડી મોટી વાત છે જુદું પડી ગયું નિષ્કુળાનંદ સ્વામી ગઠપુર હતા પણ લક્ષ્મી વાડીએ એમની ઓરડી છે ને ત્યાં હતા અને દાદાના દરબારમાં રાત્રિના સમયે બધા સંતો આગેવાન ને બધા બેઠા છે મોટેરા સંતો અને શ્રીજી મહારાજે એવી વાત કરી કે આ ધોલેરા મંદિર થાય છે તો આપણે કોઈને મહંત કરીએ જરૂર પડે એટલે બધો વહીવટ બરાબર ચાલે કોણ ને આપણે મહંત કરશું તો કારણ કે ધોલેરા અત્યારે રણ પ્રદેશ આજે અને ત્યારે વધારે સૂકો આજે તો સાધન વ્યવસ્થા લીધે બધું મળી જતું હશે પણ ત્યારે તો કઈ મળે નહીં પીવાનું પાણી પણ ખારું દૂર દૂર જો મળે તો મળે એવું તો બહુ જેને વૈરાગ્ય ભાવના હોય એ જ ત્યાં ટકે બાકી તો થોડોક તો જ જાય એટલે પછી શ્રીજી મહારાજે અને સંતો એ નક્કી કર્યું કે આપણે ત્યાં નિષ્કુળાનંદ સ્વામીને મહંત કરીએ કે સારું આપણે સવારે આપણે મહંત નાખી દઈએ અને કરીએ ધુલેરા ના હવે એમાં પછી કોક હોય ને એમને જઈને રાત્રે નિષ્કુળાનંદ સ્વામી વાત કરીને દંડવત કર્યા સ્વામી કેસ એના દંડવત કરો લે તમે મહંત થવાના છો સ્વામી કેસ એનો મહંત વળીએ તો કે તમને ધોલેરાના મહંત સવારે મહારાજ કરવાના છે એમ બઉ સારું બધા જ સુઈ ગયા અને નિષ્કુળાનંદ સ્વામી ધીમે પૂજાની જોડી ખભે ચડાવી મેલ ખંખેરે વહેલું આવે રાત્રે રાત્રે ગઢડા છોડીને ગઢાળી ભાગી ગયા પ્રસંગ તો તમે સાંભળેલો છે પણ આનો જે સંગતી છે ને એ મજાની છે તો સવારે મહારાજ કે બસ બોલાવો નિષ્કુળાનંદ સ્વામી ને બોલાવા ગયા કે મહારાજ નિષ્કુળાનંદ સ્વામી ગાયબારાજ હવે તપાસ કરો વાવડ મેળ ગઢાળી છે ગઢાળી મહારાજ બોલાવે છે પાર્સોદો ને મોકલ્યા ખબર કર્યા દંડવત કર્યા સ્વામી મહારાજ યાદ કરે છે તમે પૂછ્યા વગર આવી ગયા છો તો બોલાવે છે હવે તો આવું જ પડે આવ્યા દંડવત કર્યા બેસાડ્યા મહારાજ કે સ્વામી કેમ જતા રહ્યા હતા મહારાજ જતા ના રહો તો શું કરું કેમ તમને શું કામ બોલાવ્યો છે તો બસ અમારે તમને ધોલેરાના મહંત કરવા છે બસ એટલે હું યોગ્ય કેમ કે મહારાજ મને વિચાર એવો થયો કે આ હાથ તો તમારી બહુ સેવા કરે કે એને તમે કંઈક સન્માન કરો તો સારું કહેવાય આ મુખથી તમારી વાણી વજન કરું સ્મરણ કરું કીર્તન કરો. તો આંખો નેત્ર ને મસ્તક ને આ શરીર ને તમે આમ કઈ હાર પહેરાવો સન્માન આપો તો ઠીક કેવાય પણ મહારાજ આ પોઠ મળી ક્યાંય એવું મોટું શુદ્ધ અંગ છે એને ગાદી તો કયો નાખી દેવાનો લો એને સન્માન એને આ જુદું કેટલું જાણ્યું બીજા કોઈના એવો વિચારે ના આવે કે આ ગાદી તક્યું એને નખાય છે આપણે શું કે આપણને ગાદી તકીઓ નાખે આપણને શું થાય મને ગાદી તક્યો નાખી દીધો નિષ્કુલાનંદ સામે કે આ તો પૂંછ ને ગાદી તક્યો નાખીને સન્માન કર્યું આપણે શું લેવા દેવા બોલો એક એક અંગથી પોતાને જુદા માને એ કઈ એની તત્વિક ભૂમિકા છે તાત્વિક ઋષિ બેઠેલા ને એમાં હરણ સરડા ત્યાંથી શિકારી પાછળ પડેલો એટલે ભાગ્યું નીકળી ગયું એટલે શિકારી એમ થયું ગયું કઈ બાજુ ગયું ખબર ન પડી શિકારી ઋષિ બેઠા એને પૂછ્યું કે મહાત્માજી અહીંથી હરણ ગયું તો કઈ બોલ્યા નહીં બીજી વાર પૂછ્યું તો એને વાણી નથી અને જે વાણી થી બોલે છે એને જોયું નથી તો હું શું કઉ આખે જોયું છે તો એ બોલતી નથી જી બોલે છે એને હરણ ને જોયું નથી તમે જોવો કે જીવનારા તાત્વિક દ્રષ્ટિએ કેવું જીવતા હોય છે મને લાગ્યું એટલે સ્વામી રામતી પોતાની જાતને બાદશાહ કેતા ને હાશાહ દેહ ને અલગ देह को भूख लगी है आत्मा नहीं लगी देह को प्यास लगी है आत्मा को नहीं आवो पाड़ पाड़ अभ्यास करें जुदू पाड़ी नाख्य वैराग्य थाए छे તો મૂળ વાત કે જ્યારે આવો આત્મા નિત્ય છે ને દેહ અનિત્ય છે ને દેહ નાશ્વંત છે દેહ દુઃખરૂપ છે દેહ જડ છે દેહ અપવિત્ર છે અને એ દેહ ત્યાં હું નથી એમ જ્યારે મનાય છે ત્યારે દેહમાંથી આ ટળી જાય છે હવે દેહ નાશ્વંત છે તો એની સાથે દેહના સંબંધી પણ નાશ છે એ ક્યાં શાશ્વત છે જો એટલે જયારે આત્મતત્વને નિત્ય જાણે છે ત્યારે દેહની સાથે દેહના સંબંધીઓમાંથી પણ આ શક્તિ તૂટી જાય છે હવે દેહના સંબંધીઓ આપણે પોતાના જ માની બેઠા છે એ તો જુદા છે નાશવંત છે આત્માને એની સાથે કોઈ સદાય નથી આ વાત આમ તો લાગે તો વિચિત્ર કે આ વળી કોના સંબંધી છે આપણા નથી તી કોના છે હકીકત આપણા નથી બહુ સરસ આ એક દ્રષ્ટાંત બઉ જ ફિટ થાય છે રૂપક રેલવેમાં આપણે મુસાફરી કરતા હોઈએ આ બધી જો નિત્ય અનિત્યના વિવેકની વાત છે ને આ જ્યાં સુધી નાભી સુધી સમજાય ને ઊંડી ના ઉતરે જેટલી જેટલી ઉતરે એટલું જ ભજન થાય સમજી રાખજો બાકી તો આ હોય ને દોડા દોડી હજી આટલું કમાવું છે ને હજી આટલા બંગલા કરવા છે ને હજી આટલું મેળવી લેવું છે હજી આટલી આ બેંકમાં નાખવું છે ને હજી અહીંયા આટલું નાખવું છે ને હજી અહીંયા છોકરાને મોકલવો છે ને છોકરીને અહીંયા જ પરણાવી છે ને આવું જ ઘર જોઈએ છે ને ભલાણું કરવું છે ને બંગલા કરવા છે મોટર કરવા છે ને વ્યાજના ઉપર વ્યાજ ચડાવી દેવું છે ને કેટલું કરવું છે એમાં રાઈને બી બધું જ ધન ધન ધન ધન ધન બૈરા બૈરા બૈરા બેરા છોકરા છોકરા છોકરા છોકરા એમાં પતી જાય આમ બાય જિંદગી જેના માટે આવ્યા નથી જન્મ ધરી જિંદગી જોવો તો ક્યાં જાય છે જેના માટે આવ્યા જ નથી એ જ થાય છે જે કરવાનું છે તો થતું જ નથી પાંચ માળા સાંજે કરવાનો નિયમ હોય એમાં હજી પાંચ પારા લે ત્યાં તો જોલે ચડી જાય છે છોકરી દીકરા દીકરી પોતા એના માટે હા હા હા હા હા જેટલી મહેનત કરે છે એટલી જો ભગવાન ભજવા કરે તો ભગવાન સામે આવીને ઉભો રહ્યો આ કેટલી દોડા દોડી કેટલા ઘણા લોકો તો અંધર રોડ જ હોય છે જયારે જોવે ત્યારે દિલ્હી ની જયારે જોવે ત્યારે બેંગ્લોર ને જયારે જોવે ત્યારે મુંબઈ જયારે જોવે ત્યારે અમદાવાદ જયારે જોવે ત્યારે રાજકોટ ઘરે તો આવી બે ત્રણ દિવસે એકવાર અઠવાડિયે પાંચ કલાક બે કલાક રે સવાર થી ઉઠી રાત સુધી દોડમ દોડી શના માટે હું મંદિરે જાય છી તીર કરવા જાય છું સંત સમાગમ માં જાય અને એ બધી પૈસા ની લેતી ઉઘરાણી ને એમાં ક્યાંય ગાળો બોલ્યા જાય બોલાય જાય એમાં એમાં જેને જેનો સિઝનેબલ બિઝનેસ હોય તમે જોવો રાત ના બગ્યા સુધી કામ ચાલતા જ હોય ને એવું ક્યારે ભજન બે વગાડ્યા કે ભાઈ શ્રાવણ માસ છે ધનુર માસ છે તો ભજન ની સિઝન કેમ ભજન ની સિઝન ના કે ચાતુર્માસા એમાં ક્યારે આપણે એક બે વાગી ગયો હોય એ ઉભી નું આમાં કોઈ સિઝન જ ના આવે અને ઓલામાં માર્ચ એન્ડિંગ હોય ત્યારે આપડે ગણાય ને કે સામે અત્યારે માથે માથું નથી મળવા નહીં એવા અત્યારે રેવા દેજો અત્યારે એટલું બધું છે ને બે પ્રકારના ચોપડા ગોઠવા હતા બધું માથા પાર આ આપણે બાર સાયન્સ વાળા ને વાંચતા ને આપણે જોયા હોય ને પાણી ના સ્પ્રે ને છાંટવાના હજામ નહી હેર કટિંગ સલૂન વાળા રાખતા એ એવા રાખે પંપ રાખે વોટર અને હું ગામે આંખમાં પંપ મારે અને વાંચે આવી માળા કરવા પૂજામાં કોઈ પાણી પંપ માર્યો દાખલો ખરો ના કરનારા કરે છે ભાઈ કરનાર ન કરનાર પણ એવા કોણ કેટલું અજ્ઞાન છે અજ્ઞાન છે એટલે આવું થાય છે નથી કરવાનું થાય છે કરવાનું છે એમાં આળસ થાય છે પેલામાં કોઈને સત્સંગ કરાવવો પડ્યો છે ભાઈ તમે જોજો પાંચ પૈસા કમાયજો બેંકમાં મૂકજો થોડા વધી ગયા છે વ્યાજે આપજો એને કઈ કાચ આપણે કોચિંગ ક્લાસ રાખીએ છીએ છોકરાનો ઘેરે જન્મ થયો છે તમે જોજો હાંચવજો ધવડાવજો રૂમાડજો રમકડા લાવી દેજો એના ક્લાસ આવે છે છોકરો મોટો થઈ ગયો છે હવે પરણાવજો એના માટે ક્યાંય એડવર્ટાઈઝ આપવી પડે પેપરમાં હા દિવસ થાય છે એલા ભાઈ ભજન કરજો એના માટે આ રાતે લેવું પડે છે ભજન કરજો ભગવાન ભજજો એના માટે આ સત્સંગ બેસાડવો પડે છે જુવાન જુવાન છોકરો થાય એટલે એના માટે યોગ્ય છોકરી ગોતવા માટે મા બાપ કેટલા દોડા દોડી કરે એમ સાચો સાધુ ગોતવા માટે કોઈ રેખડ્યો થાય આવી રીતે સારો સાધુ કઈક મળી જાય એના માટે કોઈ રેખડ્યો અંદર રેખડ્યો હોય તો ભગવાન હામી આવે મળે હોત્ય અનિત્ય નો વિવેક નથી એટલે આ થાય જો સમજાય જાય કોણ આપણું છે એટલે બહુ સરસ છે આ ટ્રેન માં મુસાફરી કરી આપણે આપણે અમદાવાદ થી ચડ્યા કે મુંબઈ થી ચડ્યા કે રાજકોટ થી ચડ્યા આપડી જ્યાં સીટ મળી ત્યાં બેઠા બરાબર ને હવે સ્ટેશન આવતા જાય તમે અમદાવાદ થી અહીંથી બેસો ને આપડે કાળુપુર બેસો અને પછી મણિનગર આવે આમ જાવ તો તરત બોમ્બે બાજુ જતા હો તો સ્ટેશન આવતા જાય કોઈ ચડતા જાય ઉતરતા જાય કોઈ ચડતા જાય ઉતરતા જાય પછી ભરૂચ છે બોમ્બે ના બધા નાના નાના સ્ટેશનો આવતા જાય કોઈ ચડતા જાય ને કોઈ ઉતરતા જાય આ જીવનમાં એવું જ છે ભાઈ સગા સંબંધીઓ દીકરા દીકરી પરિવાર આ તે બધા દાદા દાદી બાપા ને બાપા ને એ ઉતરતા જાય બનેવી જ સાસુ સસરા દીકરા દીકરી ચડતા જાય એમાં કોઈ દીકરા દીકરી વચ્ચે જાય જેને નજીક સ્ટેશન હોય જેને જેટલી ટિકિટ હોય એટલું રે અને જેને ટિકિટ પૂરી થઈ ગઈ એ પછી તમે આ બાજુ બાજુ બેઠા હોય એકબીજાના નાસ્તા ખાઈ ગયા હોય અલગ મલગ વાતો કરી હોય બહુ મજા આવી હોય પણ હવે એનું સ્ટેશન આવે એટલે કોઈ ઉભો રહી સુધી હથવારો કરાવતો ભલા માટે કોઈ આવે અરે બસ આવું જ જીવનનું છે સંબંધીઓ આવે છે સૌ સૌ સમય ત્યારે ઉતરી જાય છે રેલવે માં આપણે ક્યારેક કોઈ ઉતરી જાય ને કોઈ આવે તો એમાં હરખ શોક કરતા નથી કોઈ ઉતરી જાય એટલે રોવા બેઠા ભાઈ બાર નું કરવું પડશે ચૌદ નું કરવું પડશે બેસ રાખવું પડશે શોક રાખો એનો સમય જે ઉતરી ગયા અને છતાંય આપણે મુસાફરી બોમ્બે સુધી કરવાની છે એટલે હારી આવે એ બાજુ વાળો સીટ ઉપર હોય એના ઉપર ઝઘડો ન કરાય નતર મજા ના આવે ઉતરી જવાનો છે ખબર છે પણ ઝઘડો ન કરાય નહિ આપડે બારી બંધ કરવી ત્યારે એ ખોલે છે પણ ઘરે જઈને આપડે સીધા કાટલો ચાલી કઈ ઉતરી જવાનો છે ઉતરી જાવ એમ પરાયણ ઉતારી નાખો મેળ ના આવે ખબર છે આ બધું ઠીકાય ટેમ્પોરરી છે થઈ ગયું છે છતાંય નજર સામે તમે જુઓ કેટલા વૈયા ગયા હમ કેટલા વહી ગયા અને જાય છે એટલે તમે જુઓ કે કેવી રીતે જાય છે અનિત્ય છે ગેરંટી શું ફૂટતા જાય નવા થતા જાય ક્યારે ફૂટી જાય કઈ ખબર નહિ પાની કેરા બુદ્ધ બુદા અસમાનું દેખ તી છીપ જાય પરપોટા ફૂટી જવા ક્ષણ માં નીકળી જાય સાવ આજન થોડા વખત પેલા નહી આપડે કરશનભાઈ શીએ એના બાપુજી સભા મંડપમાં આવી જ રીતે આઠ સાડા આઠમ ચેસ્ટા બોલતા પ્રથમ કેવું છે એ બઉ સારું કેવાય ને સંતો ભક્તો વિદ્યાર્થીઓ આવી ખબર હોય કે મંદિરે જાય છે આવવા નથી ગીરધર બાપા હતા ઓસ્ટ્રેલિયા કે અમેરિકા ક્યાંક એની દીકરી હતી બેનો હોય છે મળવા ગયા મળીને પછી પાછા નાયરો બેરપોર્ટ લેવાય ગયા ગાડીમાં બેઠા બાર કર્યું બાપુજી એમની દીકરી અમેરિકા હતી ઘણા વખત થી કે બાપુજી આવો ને આવો ને તો કે હા કામકાજ મોટું હોય કોલેજ સંબંધી તે વચ્ચેથી અમેરિકા ઉપડ્યા સતરે કલાક નો રન હવાઈ સફર કરી બધું ક્લિયર કરી બહાર નીકળ્યા અને બાકડા ઉપર બેઠા વહી ગયા મરવા માટે અમેરિકા ગા કે આવ્યો અહી ફાવવું નહીં મળતા सारी रीते मरव अमेरिका बोल शू भार लगे कहू नुनगुनाती है, गुन है शौर बकोर नहीं बस जम बिलाी पगले आए उंदर नहीं खबर न पड़े बिल्ली मसी आई है यीते चुपके चुपके आए ના ગુનગુનાતી હે ન શોર મચાતી હૈ મોત ચુપચાપ કરે નારાયણ લોજ નહી કઈ ખરું છે ને અનિત્ય હવે ગમે એટલે પકડી રાખો તો શું થોડા વખત પેલા નહી અમદાવાદ પરિવારે કેટલી ધામધૂમથી કેટલી મહિને હોશ હશે સરસ મજાની પહેલી વાર ગાડી લીધી હજી તો ત્યાં પહોંચે ના પહોંચે એક્સિડન્ટ થયો આખું કુટુંબ હવે આ શું કરવું ગયો દાડી પડી રહી બધા ગયા હમણાં આ દોઢ મહિના પેલા આપણે બોક્સવાના કન્ટ્રી છે ત્યાં ગેબેરન સિટી છે ત્યાંથી હસમુખભાઈ અમે ત્યાં એક બે વાર હું ગયેલો સાત આઠ વર્ષ પહેલા બુણ હસમુખભાઈ હસમુખા ભાવિક માણસ હરિભગત અહીંયા આવ્યા ઇન્ડિયામાં વડોદરા એનો પરિવાર હશે બીજા ત્યાંથી પછી છારવાડી માધવિસ્વામીને મળવું હતું ત્યાં મળ્યા પછી ત્યાંથી એમ થયું કહું મેમનગર હરીશરૂપ સાણીને મળી જાઉં અહીંયા આવ્યા એ ચાર સાડા ચારે અહીંયા આવ્યા સાધુ આશ્રમ આગળ મળ્યા પછી મેં અડધો પોણો કલાક આવી શ્રીજી મહારાજની સરસ મજાની બધી વાતો સારી કરી કે સાચામાં સાચું સુખ ભગવાનની મૂર્તિ ભજન કરવું અને સત્કર્મો કરવા આ સાથે આવે બીજું કાંઈ આવે નહીં આવી બધી બહુ ભગવાનના મહમાન પ્રતાપની બધી વાતો ઘરે ગયા બીજે દિવસે સમાચાર આવ્યા જો બોલો કુંવનભાઈ બેઠા છે ત્યાં હતો કે એમના બાપુજી ના બે આવ્યા સાડા ત્રણ પોણા ચાર બપોરે આમ એમના બાપુજી થોડી મગજમાં એક નાનીકળી ગાંઠ થયેલી ત્યાં બધી ટ્રીટમેન્ટ ને શું કરવું એ બધી ઘણી બધી માથાકૂટ હતી ડોક્ટરો પણ નિર્ણય ન લે ઓપરેશન કરાવો પરિવાર આપણે કરાવવું નથી કારણ કે એવી જ જગ્યાએ ગાંઠ કે ઓપરેશન કરો તો પક્ષઘાત થઈ જાય એ સો તો હવે એ બધું કરવું એના કરતા દવા લઈને જેટલું ગુજારો થાય એમ કરવું આવી બધી વાત આ બાપા આવ્યા બપોરે બે હું આમને પૂછતો હતો શું થયું દવાખાને શું થયું ત્યાં તો બાપા ઉઠીને ખૂણામાં માળા કરતા ત્યાંથી ઉઠીને આવ્યા મને કે આને કયો એક બી જાબુદ છે આપણે કાંઈ દોડાદોડી કરવાની જરૂર નથી પણ હવે કઈ સમજતો નથી ને અહીંથી દવાખાને અહીંથી અહીંથી વળી બીજે દવાખાને અહીંથી ત્રીજે દવાખાને આમને દોડાદોડી કરાવી ક્યાં રહેવાનું છે કાયમ જવાનું તો છે જ ને કે એટલે આ ક્યાં બાપુ છે તમે બેસો ને કરીને એમને પાછા માળા કરવા બેસાડ્યા ઘરે ગયા બીજે દિવસે દમમાં બી આવી ગયા બોલો અને એમની પાછળ યાદ કરવા જેવી વાત છે હવે એ અહીંથી ગયા ત્યારે એમની બાઈ વાત કરી એક મહિનો પસાર થવા જેવું એક બે દિવસની જ બાર ત્યારે આમના બાઈ એમને કીધું કે બેટા મને છે ને વૈષ્ણવ એમના બા પરમ વૈષ્ણવ આ એક આપણે સ્વામિનારાયણનું ભજન કરે બાપુજી ને પણ વૈષ્ણવી આસ્થા પણ આપણે ચરિત્ર આ તે બધું જાણે કોઈ સગા સંબંધીઓમાં જાય તો ભગવાન સ્વામિનારાયણ પણ વાત કરે આવું એને ગૌરવ એટલે મનમાં જે અત્યારે ઘણા અન્યાશ્રય નું ભૂત ઘૂરી ગયું હોય છે ને એવું નહીં એને ભગવાન તરીકે માને જપ કરે કૃષ્ણ જપ કરે સ્વામિનારાયણ ધૂન કરે સાંભળે કથા વાર્તા આ બધું કુટુંબી માં જાય તો એ ભગવાન સ્વામિનારાયણ વાતો કરે આ છેલ્લે મેં વાત કરી મને મળીને પછી ઘરે ગયા ત્યારે એમને કુમન એમના બાઈએ વાત કરી કે બેટા મને ભગવાન દર્શન આપ્યા પણ કૃષ્ણ ભગવાન નતા એટલે સ્વામિનારાયણ ભગવાન જેવો હવે એવી જુદી વેશભૂજા માજી ઓળખે નહીં બા પણ મને કીધું કે હું તારા પતિને તેડી જવાનો છું તું રડતી નઈ મહિના પછી તેડી જઈશ હવે એમણે કીધું નહીં અઠવાડિયું થી પાછા કે મને દર્શન દીધા અને કીધું હું તારા પતિના મહિનો પૂરો થશે એટલે તેડી જઈશ પણ તું રડતી નહીં એ એને ક્યારે કીધું અહીંથી મળીને મને ગયા ત્યારે એમને કીધું મને આવી રીતે ભગવાન બે વાર દર્શન કીધું આ કુમન કેવું તો દોડા દોડી જ ના કરાવ અને ભગવાન ભજન ભગવાન સ્વામિનારાયણ એમના અંતકાળ પણ ચિંતા કરે એટલે જ કહ્યું છે ને કે એક દીકરો સત્સંગી હોય અને એમાં એની ઈચ્છા હતી મારે શ્રીનાથજી દર્શને જવું છે જુનાગઢ આપણે સ્વામિનારાયણ મંદિરે દર્શને જવા છે બે મંદિરો બધા આપણે સ્વામિનારાયણ કૃષ્ણ મંદિરોના બધે દર્શન કર્યા સમબુદ્ધિભાવ ભગવાન છે બસ ખાસ તો આપણે આ શું અન્યા શરીરના ભૂતે જે એકબીજાનું પાણીએ પીવું નહીં અને નામે ના લેવું એવી જળ જે હોય એની આ પ્રાપ્તિ સહજ નથી થતી મૂળ વાત છે કે ઓછું થઈ જતા કઈ વાર નથી અને ભાઈ મૃત્યુ થાય ને જુદા પડી જાય એવું જ છે વિચારો અરે સ્વાર્થ પૂરો થઈ જાય તો જીવતા હોય તો ક્યાં કોઈ ના છે ભાઈ ભાઈ નથી રહેતો બેન બેન નથી રેતી કુટુંબીઓ કુટુંબી નથી વાત છે ને આપણે આપણા સંબંધીઓ ગણતા છે ને આ છોકરા બધા હોય ને ભાઈઓનાંત બધા ઘણા ની એવી વાતો નીકળી પડે ત્યારે કહું કે અત્યારે તમે મારો ભાઈ મારો ભાઈ મારો ભાઈ આમ તેમ કરો છો કરો જરૂર આપણે બધા વ્યવહારો સાચવાના હોય પણ પછી હામ હામાં આવે કોઈ નો નહિ હો નહિ ઘોડિયામાં અવળા પગ રાખીને હું હોય એક ઘોડિયામાં પણ સમજુ કુટુંબો ત્યાં નથી ત્યાં શાંતિ છે સુલે પણ નવાણું ટકા તો ખરું જ એક ટકામાં જેને ભગવાનની કૃપા હોય એને શાંતિ છે બાકી તો નવાણું તો આવું જ કોઈ કોઈ નો બધા જ પૈસા ના યાર ગરજ અર્જુન હિજર ભય દુનિયા એટલે શું સ્વાર્થનું બીજું નામ સ્વાર્થ એટલે દુનિયા દુનિયા એટલે સ્વાર્થ હમ ગરજ પડી તો અર્જુન હિજડો થયો અને વિરાટનગર માં રહ્યા ને अर्जुन हिज्र भयो भोविंद गोविंद चरावे। गरज द्रौपदी दास भरु गर्ीम रसोई पक गज बड़ी ईश्लोकन में गर्ज बीनु कोई आ जावे કવિ ગંગ કહે સુન શાહે અકબર ગરજ છે બીબી ગુલામ રીજાવે ગરજ ના ખેલ છે ગરજના સ્વાર્થ પૂરા થઈ જાય ત્યારે કોઈ કોઈ રહેતો નથી જેને પોતાના માનતા હતા તે એવી જ રીતે ભાઈ જેમ સંબંધીઓ આપણા નથી શાશ્વત નથી ટેમ્પરેરી છે એટલે ભાઈ એમ એટલે એ સમજવાનું છે મેં પેલા એ ના કહ્યું કે એટલે વ્યવહારો નથી કરવાના એવું નથી પણ આસક્તિ દશામાં થશે ને તો બહુ સુખરૂપ થશે અને શાંતિ રહેશે એ હકીકત તો જેમ સંબંધીઓ નથી શાશ્વત દેહ શાશ્વત નથી દેહના સંબંધીઓ શાશ્વત નથી એમ જ તો દેહના ભોગ પણ ક્યાં કાયમ છે વારા હોય એ ક્યારેક કરોડપતિ થઈ જાય છે એ ખબર પડતી આજે તમારી પાસે સમૃદ્ધિ ઉભરાતી હોય ત્યારે એવો વખત આવી જાય પાંડવોને ઇન્દ્રપ્રસ્થ રાજ છે કલ્પના નતી ને વનમાં ભટકતા થઈ ગયા રામ નું રાજ્યાભિષેક થવાનો છે અને વનમાં જતું રહેવું પડે સબદિન હોય સમૃદ્ધિ કે આ પદાર્થ આ સંસારના પદાર્થ હોય એ પણ કઈ કાયમ નથી એ જાણીને શું સમજવાનું છે શાશ્વત શું છે સંબંધીઓ છૂટી જશે જેને પોતાના માયના એ જે સંપત્તિ ભેળી કરી છે એ છૂટી જવાની છે સંપત્તિ પડી રહી કરોડો એવા છે જે આપણને ક્યારેય છોડતા નથી ને કાયમ ના આપણા છે અને બીજું એ ભગવાન કરેલું ભજન એ જ શાશ્વત છે સંબંધીઓ ગમે ત્યારે છૂટી જશે સંપત્તિ ગમે ત્યારે છૂટી જશે ખરેખર પિતા કોણ છે ભગવાન એ જ આપણો સાચો બાપ છે અસલ બાપ તો એ જ છે વચમાં તો આ બધા બદલ્યા જ કરે છે અને આ એક બાદ થોડો કર્યો છે એક માં થોડી કરી છે ભાઈ હમ કેટલાય ભેરવી નાખ્યા છે શ્રીજી મહારાજે વચનામૃત કહ્યું છે ને એવું કયો પશુ પક્ષી મનુષ્ય એવા કયા દેહ આ જીવે ધરીને પતિ નથી કર્યા પત્ની નથી કર્યા સૌને ધણી કર્યા છે ને સૌને પત્ની કરી છે પાછું વળીને વિચારતા નથી એટલે બધું જે હાથમાં આવ્યું છે દ્રષ્ટિએ ભરેલું છે આગલા જન્મો માં આપણે ક્યાંય કૂતરા ગધેડા બિલાડા ક્યાંક થયા હશુ તો એનો વંશ વિસ્તાર હશે કે અત્યારે દુનિયામાં હવે એ જ સોસાયટી માં રખડતા હોય એ જ હોય તો આપણને ખબર છે હવે તો આપણા દીકરાના દીકરાના દીકરાના દીકરાના દીકરાના એના દીકરા છે તરીકે માગે બોલો એવા કૂતરાનું એકનું થોડું છે એવા કેટલાય પશુ પક્ષીઓ છે કે જે આપણા વંશ માં જ થતા છે કેવી વાત છે તો મનુષ્યના દેહ માં હવે અત્યારે આપડે વૈયા છે અત્યારે તમારો કોઈને પચીસ વર્ષ છે ત્રીસ વર્ષ થયા હજી એનું શ્રાદ્ધ નખાતું હશે આપણે અહીં બેઠા છીએ રાતે પણ હવે અત્યારે એના આપણા ભાદરવા આવતા છે અત્યારે મારું તમારું શ્રાદ્ધ નાખતા છે કે દીકરો વયો ગયો અમારો દાડો વયો ગયો હવે દાડો અત્યારે બીજે બેઠો છે અને બીજા શ્રાદ્ધ કરે છે જો ને પણ વિચારીએ ને તો ગુણાતી સ્વામી કે આપણે શ્રીજી મહારાજ બે ટૂંક વાત કરી દીધી કે જેટલું દરિયાનું પાણી છે એટલું આ જીવ માતા ધાવણ ધાવીને આવ્યો છે એટલા જન્મ થઈ છે એટલા જન્મ થઈ આમાં કોણ આપણું કોણ આપણો સંબંધી કાયમી નો કોણ બહુ વિચાર કરો તો કોઈ ગમે નહી હો અને એમ થાય કે ભાઈ આમાંથી છૂટી ને ભાગો એટલે બહુ વિચારતા નહીં છે એ નભાવજો પણ આના પાછળનો હેતુ આટલો જ છે આવી વાતો તો શું આજના બહુ સુધરી ગયા હોય એ લોકો તો આવી બધી વાતો ને નિગ્લેક્ટ કરે છે કે આવું બધું કહેવાય શું જરૂર છે પણ ડે જ કહેવાય જરૂર છે ભજન કરો ભજન કરો પણ જયારે અનન્ય ભાવ થી ભજન થાય ગીતામાં અનન્ય ભાવના કેટલા પ્રયોગો છે શબ્દ પ્રયોગો રામચરિત માનસમાં અનન્ય ભાવના કેટલા પ્રયોગો છે અનન્ય ભાવે ભજન કરવાની આ શીખ છે બાકી તો સૌ કરે જ છે ને ધૂન ભજન કરનારા જ કરે જ છે ને અખંડ રામધૂન કરનારા કૃષ્ણ ધૂન કરનારા સ્વામિનારાયણ ધૂન કરનારા છે પણ બધા અને ન હોય તો અનન્ય ભાવ આવે એ બહુ મોટી વાત છે મારો એક પ્રભુ બીજો કોઈ નથી એવી વાત કોઈ મારા કરતા નથી પ્રભુ સિવાય આપણું કોઈ નથી એમ વાત નહીં કરે સાચા મા બાપ ભગવાન છે પરમાત્મા સાચા મા બાપ છે ગળે ઉતરી જાય એવી વાત છે સગાઈ થાય લગ્ન થાય ને પછી સાસુ સસરા ને અસલ મા કરતા આ સાચા મા કરતા આ સાસુ સસરા વધારે માને બસ એવું જ આપણે સંસારમાં થયું અસળ આપણા પરમાત્મા છે એને મૂકીને આ સગાઈ થઈ ગઈ ને એ આ દુનિયાના મા બાપ ને આપણે વધારે માની હોતા બાપુજી બાપુજી સસરા બાપુજી બાપુજી કઈ વાીરે રાખતો હોય સાચા મા બાપ છે એ ઠોકર ખાય અને સાસુ સસરાની પાછળ લદુક પદુક થતો હોય બોલો ન સાચવો એવું નથી કહેવાનું પણ જે સાચા મા છે એને ઓવર કરી એને આપણે નજરઅંદાજ કરવા અને સાચી મૂડી ભજન છે એટલે જયારે ખબર પડે કે સાચા આપણા પિતા પરમાત્મા છે ત્યારે જેટલું નકલી છે એટલું છૂટી જાય બસ વરસ પેલાની એક તમને ઘટના કહું એક વિદ્યાર્થી અહીંયા બાપુજીને લઈને બાપુજી ને તમને મળવું છે મેં કીધું આવો વાંધો નહીં બેઠો બેઠા પછી બાપુજી વાત શરૂ કરી છોકરા ના બાપુજી કે સ્વામી હું તો તમને ઓળખતો નથી પેલી વાર અહીં આવું છું ને આ સંસ્થામાં હું કોઈને આમ ઓળખતો નથી અમારા છોકરાને દાખલ કરવા એ અમારા સંબંધી બીજા આવ્યા હતા એટલે હું તો પેલી વાર આવું છું પણ મને એમ છે કે હું છોકરો તમને ઓળખે અને તમને વાત કરું ને માર્ગદર્શન તમારો સહકાર કંઈક મળે કઈક શું છે બોલો તો કે લાખો રૂપિયાની વાત છે અમારી પાસે ડોલર આવ્યા છે ડોલર ના રૂપિયા કરવા છે એમાં સંસ્થામાં ઓળખતો નથી તમને વાત કરીએ મદદ કરો જો આ વાત છે મારા લાઈન બારી છે હું કઈ આવા ડોલર ના રૂપિયા રૂપિયા ના ડોલર કરતો નથી એટલે તમે ઓફિસ માં મળો ને તમે વાત કરતો કે તમારે કરી દેવું એવું નથી પણ અમને કઈક રસ્તો બતાવો મેં કીધું શું એમાં રસ્તો બતાવો ને તમારે ડોલર ને રૂપિયા ને ઘણી વાર મેં કીધું રસ્તો બતાવતા હલવાઈ જાય આપડે પછી તમે કયો બોલ્યા સ્વામી એ રસ્તો બતાવ્યો હતો કાલ છાપામાં મારું આવે એટલે મારે ઉપાધિ થાય મેં કીધું તમારે ડોલર ક્યાંથી લાવ્યા એ મને શું ખબર છે નાના હું તમને વિક વાત કરું મેં કીધું હાલો બોલો હવે બીજું શું એટલે બાપા કે જો અમે અલંગ એક કબાટ લીધો આ સાવ વાત કહું છો અલંગમાંથી અમે કબાટ લીધો અલંગ આપણે ભાવનગર પાસે જ્યાં વહાણો મોટા મોટા ભાંગે ને એ કબાટ લીધો એ કબાટના ડ્રોવરમાંથી અમને ડોલરની થોકડી મળી છે એટલે એ ડોલર અમારે વટાવવા છે એટલે એમાં સંસ્થા સિવાય બીજું કોણ આમના કામ કરી શકે મેં કીધું ભાઈ હવે આ તો સંસ્થામાં કોઈ નહીં કરે કારણ કે સંસ્થામાં પડે નહીં મને કે તમે આ ધર્મ નું કામ છે રેવાય દો તમે જાઓ આપડે એમાં કઈ પડવું નથી તો કે નાના નાના સામે તમે કઈક વાત સાંભળો મેં કીધું પણ આમ કેટલાક છે ડોલર તમારા મને કે ઝોકડી છે મોટી તમે જોઈ તો લ્યો મારે એમાં શું જોવું પણ એનો આગ્રહ સારું ત્યાં તો ધીમેક થી પ્લાસ્ટિકની એક લુક કપડાની થેલી એમાંથી પ્લાસ્ટિકની થેલી કાઢી એમાંથી વળી પ્લાસ્ટિકની પાછી ત્રીજી થેલી એમાં વળી પેલું લેધરનું પાછું આખું પર્સ હતું એ પર્સની અંદર વળી કાગળનો વિટો વાળેલો એ કાગળના વીટ્ટાને વળી ધીમેક થી આમ નાનું છોકરું પેલા ખોળાનું હોય એમ ખોળામાં લીધું મેલી થોકડી હું તો જોઈ જ રહ્યો આમ મેપા હવે મૂકી દો મને કેમ મેં કીધું એના છોકરા ને મેં કીધું ત્યાં જોયું છે તો મને બાપા બતાવ્યું નથી મે કીધું મને દેખાડો તો કે ના તને ન દેખાડાય એ એક વાત જાણતા એને દેખાડાય અને આપણે જયારે એને વટાવવાના હોય ત્યારે તમે છોકરાઓ જીરવી ન હકો કે લાખો રૂપિયાની વાત તમે જીરવી ન હકો એટલે હું પેલી વાર જોઉં છું મેં કીધું બાપા સામે કચરા પેટી છે ને એમાં ફાડીને નાખી દઉં મને કે હું વાત કરો છો એટલું બધું હાચ્યું તમે મેં કીધું આ છે ને હું તમને એક વાત કરું તમે પાંચસો રૂપિયાની નોટ જોઈ છે મને કે હા જોઈ છે હજારની જોઈ છે તો જોઈ છે એ કે દસ હજારની રૂપિયાની નોટ જોઈ છે મને કે બજારમાં જ નથી તો કેવી રીતે જોઈ મેં કીધું આમ આ એક નોટ ઉપર લખ્યું છે તમે જુઓ થોકડી ઉપર દસ ડોલર દસ હજાર ડોલરની કોઈ નોટ જ બજારમાં નથી તો આ દસ હજારની ડોલર હોય ક્યાંથી આમાં લખ્યું છે ફેક કરન્સી નકલી આ છોકરાઓને રમત માટેના આ છાપેલા ખોટા ડોલરના કાગળિયા છે તમે એને જોયું કચરા પેટી જયારે ખબર પડે નકલી છે ત્યારે તત્કાળ છતી જાય એમ જયારે ખબર પડે કે મારો બાપ અસલી આ છે ત્યારે આ જે માયનું છે એ બધું જ ઉડી જાય છે પણ જયારે સમજાય ત્યારે નહી સમજાય ત્યાં સુધી બસ આજ બધું મારું ને આજ મારું કુટુંબ આજ મારો પરિવાર એના માટે જ મારે જીવું ને એના માટે મારે જાનની કુરબાની આપી દેવી ભલે મારું એકવાર બગડી જાય બસ જ્યાં સુધી આ સત્ય સમજાયું નથી ત્યાં સુધી એટલે જે સાધુ થતા છે એને થોડુંક તો એ સમજાય છે કે આ મા બાપ આપણા નથી ત્યારે જ ઘર મુકાય છે મૂકી તો જવો ઘણા એમ છોકરા હોય ને ભણતા હોય ને ખાલી એમ વાત કરી સાધુ થાય એવી વાત શું કરો કરી નાખ્યો નથી વાત કરીએ રૂવાડા થઈ જાય એમ કઈ ઘર છોડવું સહેલું તો નથી જે પરિવાર મા દીકરા દીકરી આ બધું એને તમે એક પળ માટે છોડી નથી શકતા એને જિંદગી ભર છોડી દેવું કઈ સહેલું તો નથી જે સાચી રીતે છોડવું બાકી પછી ત્યાં અવર કરતા હોય સંબંધો રાખતા હોય એ વાત તો જુદી છે પણ સત્ય ભગવાન આપડો છે એ જયારે સમજાય ત્યારે નકલી સંસાર છૂટી જાય છે બઉ સરસ છે અદભુત શું કહે છે એમાં શંકરાચાર્યજી કે વયસી ગતે કહ કામ વિકાર ધ્યાનથી સાંભળજો વયસી ગતે કહ કામ વિકાર शुष्के कह परिवार ज्ञाते तत्व कह, कह संसार अद्भुत अर्थ समझाई गये तरत आम रुवाणा उभा थी जाए यत शंकराचार्य करे दृष्टान तो आए पास गते कह काम विकार ઉમર થઈ જાય અવસ્થા થઈ જાય વૃદ્ધાવસ્થા આવી જાય તો પછી કામ વિકાર ક્યારે છે શંકરાચાર્યજી કે આપે ઉડી જાય છે જોકે આ પણ એક બીજી દ્રષ્ટિએ વિચારવું પડે બાકી ઉંમર વધી જાય એટલે બધા કામ નિવૃત્ત થઈ જાય એવું એ નથી પણ સહજ કુદરતી રીતે જીવન જીવતા હોય તો એટલું તો ખરું કે અમુક અવસ્થા થાય એટલે બધા જે દોષો છે એ થોડો એનો જોશ ફોર્સ ઓછો થઈ જાય અને સમજદાર હોય વૈરાગ્ય ભક્તિ હોય તો સદાના માટે વિલીન થઈ જાય શંકરાચાર્ય અને પાણી સુકાઈ જાય પછી ક્યાં સરોવર રહે છે કાસા રહ એટલે સરોવર શુષ્કે નહીં પાણી સુકાઈ ગયું તો પછી ક્યાં સરોવર રહ્યું સરોવર નું અસ્તિત્વ મટી ગયું એમ ક્ષિણ એમ વીત્ય કહ પરિવારો જો સંપત્તિ જતી રહી તો પછી કોણ કોનો સંબંધી છે શંકરાચાર્યજી કે પરિવાર કોઈ પછી પોતાને પાસે આવતો નથી અને કોઈ પોતાને ઘરે આપણને તેડાવતું નથી સામા મળે ને તો રસ્તા બદલી નાખે પૈસો છે ત્યાં સુધી ભાઈ ભાઈ કરે સૌ આપડા કે ભાઈ પૈસાદાર સાળો થવાય તૈયાર અને ગરીબ ભાઈ થવા બનેવી દવાઈ કોઈ તૈયાર નહીં પૈસો છે સર્વે ગુણા કાંચન પૈસાદાર ને સૌ જગ્યા એ માન છે આવકાર છે પૈસો હોય તો તમને સૌ બોલાવશે ખબર છે કે આ પૈસા વાળા છે ક્યારેક કામ લાગશે પૈસો જતો રે તો એના એ સંબંધીઓ પછી જાઓ તો ઘરે બેસાડે પણ કઈ મોઘા મોંઘી આઈટમ આમ તમને લાવી લાવીને જમાડે નહીં રોટલો શાક આદું મિષ્ટાન બનાવે એવું બધું બરાબર છે પણ જો તમે રસ લાવે પછી ઉલટી થઈ જાય આ મને હજી નથી સમજાતો આટલું આટલું પેપર આવે છે તો લોકો તૈયાર બધી વસ્તુ લાવીને શું કામ જમે છે એના કરતા આપણે ઘરે કઈક બનાવીને ન જમવું જોઈએ મોત ના ખેલ છે આપણા દેશમાં તો નીતિમત્તા જતી જ રહી છે શું અંદર લોકો નાખે છે પાણી સુકાઈ જાય તો તળાવ અસ્તિત્વ નથી રહેતું પૈસો જતો રહી તો સંબંધીઓ અસ્તિત્વ નથી રહેતું એમ કહીને શંકરાચાર્ય જે કહ્યું કે જયારે એ પરમ તત્વનું જ્ઞાન થાય છે ત્યારે સંસાર પણ એવી જ રીતે રહેતો નથી સંસાર ઉડી જાય એક જ કિંમતી ટુકડો છે જ્ઞાતે તત્વે કહ સંસાર જયારે તમે પરમ તત્વ નું જ્ઞાન થાય છે ત્યારે જે આપણો બાપ છે કેવા છે એ તો સનાતન છે સંબંધીઓ છોડીને જતા રહીએ છીએ પણ આ ક્યારે આપણને છોડતા નથી પાયોજી મે તન ધન પાયો પાયો જી મેને રામ રતન ધન પાયો ખર ચો ન ખૂટેવા કો ચોરન લૂટે ખર ન ખૂટેવા કો ભગવાન ક્યારે છોડતા નથી ને એનું ભજન ક્યારે નાશ પામતું આત્મા શાશ્વત છે અને સુખ ખોળવા જાય છે વિનાશી માં ડખો છે જો સુખ જોઈતું હોય તો શાશ્વત આત્મા એ શાશ્વત પરમાત્મામાં ખોલવું જોઈએ અને પરમાત્મા સત છે સદા છે જો ચાર પ્રકારના પ્રલય છે એક તો નિત્ય પ્રલય રોજે કોઈ ને કોઈ મરે છે રોજે કોઈ ને કોઈ વસ્તુ ક્ષીણ થાય છે એક દિવસ એવો હતો કે તમારા માથા ઉપર એકે વાળ ધોળો નહોતો આજે કેટલા વાળ મરી ગયા ને કેટલા દોરા થઈ ગયા કેટલા ખરી ગયા સતત જે મરણ ને ક્ષરણ છે એ નિત્ય પ્રલય છે રોજ કોઈ ને કોઈ મરે છે કઈ ને કઈ થાય છે નાશ પામે છે આ નિત્ય પ્રલય છે બીજો છે નિમિત્ત પ્રલય કે નિમિત્ત પ્રલયમાં ત્રણ લોકનો નાશ થઈ જાય છે સ્વર્ગ મૃત્યુને ત્રણ લોકનો નાશ થઈ જાય છે ક્યારે આપણા આઠ ચાર અબજ ને બત્રીસ કરોડ વર્ષ જાય ત્યારે ત્રિલોકીનો નાશ થાય એને નિમિત્ત પ્રલય કહેવાય आ बदी तारीखों राखे लियो छापा एकखे जावा एकखे जावा बी बात तैयार कर तैयार कर जावा कोई जावा रोज मरे बदा ये नित्य प्रलय त्रिलोकी नो नश थमित प्रलय चौद लोक सहित ना ब्रह्मांड नाश पा प्राकृत प्रलय અને અનંત કોટી બ્રહ્માંડો નાશ પામે એ આત્યંતિક પ્રલય છે કહેવાનું એ છે કે એ આત્યંતિક પ્રલય થાય ત્યારે અનંત કોટી બ્રહ્માંડો નાશ થઈ જાય પણ એ પુરુષોત્તમ નારાયણ એને ભજીને પામેલા મુક્તો નિત્ય મુક્તો અને એમનું અક્ષરધાન એ કાયમ રહે છે રહે છે ને રહે છે એ એક શાશ્વત છે એ આપણા છે જે ક્યારે આપણને છોડતા નથી ને ક્યારે છૂટવાના નથી तो सनातन य तत्व ने जाणवा ऐश्वर्य के ऐश्वर्य केव कल्पना करजो सौ फूट रो ऊंचो ढगलो रो सौ फूट राय नो ऊंचो ढगल રાય ના દાણા નો અને સો ફૂટ પોળો ઢગલો હોય સો ફૂટ પોળો ઊંચો ગણી શકાય વિચારજો એમ કલ્પના કરો કે એટલું પુરુષોત્તમ નારાયણનું ઐશ્વર્ય છે સો ફૂટ ઊંચો અને સો ફૂટ પોહળો એવો રાયનો ઢગલો કરો पुरुषोत्तम नारायण न कल्पना दाणा ऐश्वर्य दाणा हजार टुकड़ा कर ना सा बारीको टुकड़ो ये बारीक टुकड़ो थोड़ा ये ना हजार टुकड़ा अनंत कोटि ब्रह्मांडो ना एट्ला ऐश्वर्य मे सर्जन करे धारण ये करे, करे अन्नत कोटि ब्रह्माडो न जीवो ईश्वर देवो ईश्वर एनु पालन पोषण करे छे। ભગવાન એટલો વિચારો છે આટલો સો ફૂટ રાયનો ઊંચો ઢગલો એમાંથી એક રાઈ ના દાણા જેટલું લેવાનું એના હજાર ટુકડા કરવાના એ હજારમાં અંશ ના ટુકડા કરવાના એ હજાર મો ટુકડો જે આવ્યો એટલા ઐશ્વર્ય ભગવાન અનંત કોટી બ્રહ્માંડો નું સર્જન કરે છે ધારણ કરે છે પોષણ કરે છે બધા સાચવે છે સંભાળ રાખે છે એકે એક ની માહિતી અનંતીતા ભગવાને અર્જુન બહુ ની મેં વ્યતાની તારા ને મારા અનેક અનંત જન્મો થયા છે એ બધાને હું જાણું છું તું જાણતો નથી અને આ બધું જે અનંત બ્રહ્માંડો છે એને હું એક મારા અંશ માત્ર ધારણ કરું છું ગીતામાં કહ્યું છે ડો ને આ ભગવાન આટલા ઐશ્વર થી સર્જે છે એટલે ઐશ્વર્યવાન છે અને સર્વત્ર છે જેને આપણે ભજીયે છીએ એ પાછા ક્યાં નથી સર્વત્ર આપણે આપણી અંદર પણ એ છે બહાર પણ એ છે અંતર બહિષ્ઠ નારાયણ બહાર પણ એ છે અંદર પણ એ છે ભગવાન આપણી અંદર પણ છે આપણે ભગવાન અંદર છે અણુ માત્ર ખાલી નથી ક્યાંય આપણો ભગવાન ન હોય આપણે જરૂર પડે ત્યારે એને ગોતવા જવા ન પડે એમ નહીતર આપણે સંબંધીઓ કોઈ પણ હોય તેને ગોતવા જવા પડે लगभग काम पड़े तरह गोतवा पड़े बाकी तो नजीक में जो जरूर पड़े तरह कोई ना हो अने भगवान एवं जरूर पड़े तरह तो खास होकाड़ो दिए सर्वत्र आपने सू जाए ये एवं पासो भक्त वत्सल छे। सनातन है સર્વત્ર છે ઐર્યવાન છે અને ભક્ત વત્સવ છે ભક્તો નો પક્ષપાતી છે આશ્રય ની વાત છે ઘણા વર્ષ થઈ ગયા અમે બોમ્બે થી આવતા સવારે રેલવે સ્ટેશન થી ઉતર્યા પછી આપણે ગુરુકુળ આવતા સવાર નો થોડો અને નીકળતા એક રસ્તા ઉપર અમે દ્રશ્ય જોયું તો નનામી વેચવા વાળો હોય ને નાનામી એક બે ઊભી રાખેલી બંધાવી અને અગરબત્તીનામી વેચવા વાળો પ્રાર્થના શું કરતો છે તમે મને કહો એમ જ ને મારો ધંધો ભગવાન સારામાં સારો ચલાવે હું મને હજી ભૂલાતું નથી એ અગરબત્તી લઈને એવા ભાવથી આમ પૂજન કરતો હતો વાલા કરતો હતો એને ધંધો બરાબર પણ જે વિચાર આવ્યો તમને કહું મજાની વાત છે મને એમ થઈ ગયું કે ભગવાન બીજાને મારીને પણ આસ્થા જીવાડે છે બોલો દસ જણા મારીને પણ પેલા રોટલો આપી દે છે જેને એનો આશ્રય કર્યો એને બીજાને મારીને પણ એનો આશ્રય કર્યો અને જીવાડે છે બોલ એના માટે દસ જણા મારી નાખે ભગવાન ખોટું પાછું લાવો તમને ગોળો માર્યો છે હું તમને દ્રષ્ટાંત આપું મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને હું તમારો છું બસ હું બીજું કશું જાણતો નથી તો જેટલા એની સામે આવ્યા એ બધા જ માર્યા કે નહીં અને અર્જુન બચાવ્યો કે નહીં બોલો છે તમારી સામે જ પ્રમાણ છે ને અર્જુન સામે થયો નથી માર્યો નથી વાત જ નહીં મારા ભક્ત સામે કેમ થાય છે બસ પછી ગમે તે રીતે મારે કર્ણ તો એનો મોટો ભાઈ હતો ને પણ ઉડાડી જવું જોઈએ અને મારા અર્જુન ને કઈ ન જોઈએ ભગવાન પક્ષપાતી છે એનું જે ભજન કરે છે અને એનો જે આશ્રય કરે છે સતત બોલે છે આ મારો છે આ મારો છે આપણે ધ્યાન રાખવાનું છે કે એ આપણો છે એ આપણો છે એ આપણો મારીને પણ પોષણ કરે એના ભક્તનો પક્ષપાતી છે આપણે ભલા જાદવજી ભગત વાત ભક્ત ચિંતામણા દિશકુળ આનંદ સ્વામી લખી છે ને કે જમણવાર માં ગયા પછી ખૂબ જમાઈ ગયું તો છે જે સારું સારું આવે એટલે જમાઈ જ જાય ગણા ને ભલે હરિભગત સારા હોય પણ જમવામાં માપનારી બઉ મજા બહુ આવે તો કોને ના આવે ભાઈ આ જલેબી પીરે છે ને તો કે મને જલેબી ઉપર પેલે થી પ્રેમ કોને ન હોય ભાઈ પણ હવે સારા હરિભગત એટલે આપણે અવગુણ લેવાય નઈ હા એમ કેવું જોઈએ મને શ્રીજી મહારાજ ના કીર્તન માં બહુ રસ તો આપણને આનંદ આવે પેલેથી કોને પ્રેમ હોય પણ વગર ની આવી બધી ભૂલો રહી તો જાદવજી ભગત વધારે જમી ગયા જાદવજી ભાઈ શેઠ પછી ચાર પાંચ જણા એના હશે હારે હારે બીજા બધા જમાઈ ગયું છે પછી કે હવે આમ શ્વાસે લેવાતો નથી કોઈક વૈદ મળી ગયો જાનમાં તો હોય જી કે આપણી પાસે ઔષધ છે તમે તમારે એક પડીકી લઈ લો હમણાં ડાફા ડોબા જેટલું પ્રાણી હોય ને તોય એને બધો ગેસ બેસી જાય અને ભાઈ પડીકી આપી પણ ભૂલથી વૈદે પાચક ફાકીની જગ્યાએ ઝેરની પડીકી આપી દીધી ખાધા વેળી જ ધમાલ થઈ ઝેર ચીડ્યું નાળીઓ તૂટવા માંડી પણ જાદવજી ને થઈ ગયું કે ઝેર આવી ગયું છે તારી હારી ના સંગાથી ચાર તો ગયા એના કર્મ હિસાબ પ્રમાણે હું એને લેખા કરું છું પણ તે મને પુકાર્યો છે અને મારો આશરો કર્યો છે લે તારું ઝેર વાળી દઉં છું હવે ખાવા પીવાનું ધ્યાન રાખજે અને જાદવજી છે બેઠા થયા સીતાજી ની શોધ કરવાની હોતી અને રાવણ સામે લડવું જ હતું તો ઉપયોગી તો વાલી હતો કારણ કે ખાલી એને લખેલી ચીઠી પણ કોઈ લંકામ આપે તો રાવણ સીતાજીને બાદ લાવીને રામ પાસે મૂકી જાય આપણે જાણીએ છીએ તો રાવણ ના જાણતો હોય ખાલી ચીઠી મોકલે છતાં એમણે ભગવાન રામે વાલી ને માર્યો કેમ સુગ્રી પગમાં પડી ગયો હું તમારો છું બસ તો એનો પક્ષ લીધો હમ આ મયુર પંખ ભગવાન ધારે છે ને એ પંખ અર્થ શું છે એક રીતે જોઈ તો પક્ષી નો પંખ છે ને એ જ બતાવે છે કે હું મારા ભક્તનો પક્ષ ધર છું બસ એના પ્રતિક પીછું છે પક્ષીનું પંખ છે એ શું પ્રતિક છે હું મારા ભક્તનો પક્ષપાતી છું મારો થાય એનો હું છું બીજા બીજાના પોત કર્મોના હિસાબે જ છે તો સનાતન છે સર્વત્ર છે ઐશ્વર્યવાન છે ભક્તવત્સલ છે અને સમર્થ છે પ્રહલા હોલિકા એમના ભય હિરણ કશ્યપુ ની બેન પ્રહલાદ ને એમ મારવો હિરણ કશીપુને કોઈ રીતે મરે નહી હોલિકા એ કે આવું બધી ધમાલ રેવાય દો મને અગ્નિદેવે ફાયર પ્રૂફ સાડી આપી છે અગ્નિ લાગે જ નહીં અગ્નિદેવે આપી હશે કઈક એને ખબર નઈ કઈ પસંદ પસંદ કર્યા હશે તો આપીએ છીએ એટલે હું પ્રહલાદ ને ખોળામાં લઈશ તમે ચિત્તા સળગાવો પ્રહલાદ બળી જશે વાત પૂરી થઈ જશે એમ જ થવાનું હતું કે લિયે હોલિકા એ સાડી પોતાને માથે ઓડી લીધી પ્રહલાદને ખોળામાં લીધો ચારે બાજુ અગ્નિ લગાડ્યો ભગવાન કરી કોઈ કરી શકે સાડી ઉડીને પ્રહલાદની ઉપર વીંટાઈ ગઈ હોલિકા બળી ગઈ પ્રહલાદ જીવતો રહી અને પછી તમે જાણો કે હિરેને કશી પોઈએ થાંભલાને દગાવ્યો અને આમાં તારો ભગવાન હોય તો એને બથભર અને જ્યાં એને બથ ભરી કડાકો થયો થાંભલામાંથી નરસિંહ પ્રગટ થઈ અને કેવા પાછા અર્ધો મનુષ્ય કેડ નીચેથી મનુષ્ય અને ઉપરથી સિંહ આવું તો ક્યાંય જોયું છે સર્જન મસ્તક ને આ તમે જોવો એના નહોર ને બધું સાવજનું અને નીચેનો ભાગ બધો મનુષ્ય નર અને સિંહ આવું કોમ્બિનેશન કર્યું બોલો અને ભક્ત પ્રહલાદની રક્ષા કરીને હિરણ કશીપોને ધામ પહોંચાડ્યો સમર્થ છે ગમે ત્યાંથી થાંભલા માંથી શું ગમે ત્યાંથી પ્રગટ થઈને રક્ષા કરે બ્રહ્માજી ને છીંક આવી પાણી ટીપું પીડ્યું એમાંથી ભગવાન વાળા પ્રગટ થયેલ્યો છે રક્ષા કરવા માટે ગમે ત્યાંથી આવે એટલે સમર્થ છે અને આનંદ સિંધુ છે ભગવાન કેવા છે આનંદ સિંધુ છે ભગવાનમાં સુખ છે એવું ક્યાંય નથી આપણે જેને ભજીએ છીએ એમાં જેવું આખરે તો સુખ જોયે છે ને આખરે તો આનંદ જ જોઈએ છે ને તો એમાં છે એવો ક્યાંય નથી સાહેબ આપણે બીજે ગમે તેટલા ફાંફા મારીએ પણ ખરેખર જ્યાં સુધી તમને ખબર છે ગામડા માટે વેચવા આવે ટીમરું ગીર જંગલમાં થતા હોય છે એટલે આ બધો રસ મીઠો લાગે છે પણ આ સુખ રસ જાણે બધા રસ બઉ બધી એના ઉપર વાતો મગજમાં અત્યારે આવે છે પણ હવે ક્યાંક કેવા બેસી પણ આનંદ સિંધુ છે કોઈ અવધી ના આવે હો પછી પંચાળાના પહેલા વચ્ચેના મૃતમાં શિવજી મહારાજે કહ્યું કે જેમ કોઈ મોટો સાહુકાર હોય એ ગરીબ લોકોને માટે સદાવ્રત કરે છે વૃક્ષ રોપાવે છે પરબ બંધાવે છે અને પોતાના દાસ દાસી નોકર ચાકરને માટે સાત સાત માલની માનો કે હવેલીઓ કરી દીધી હોય તો એના ઉપરથી અંદાજ તો એટલું આવે કે આટલું જો નોકર ચાકરને રાંક લોકો માટે શાહુકારે કર્યું છે તો એ ઘરે કેટલી સમૃદ્ધિ હશે એમ આ બ્રહ્માદિક દેવતાઓ તો કેવા છે તો જેમ કોઈ સાહુકારી લઈને માગવા આવે અને માણે ઠીકરું માગીને ભીખતા પેટ ભરતા રાક જેવું છે હવે આટલું જો આ સંસારમાં આવું સુખ લાગતું હોય તો જ્યાંથી એને સુખ મોકલ્યું છે એનું સુખ કેટલું હશે મહારાજ કે બુદ્ધિ વાળાને ખ્યાલ આવે ને ત્યાં કેટલી સાહેબી હશે ભાઈ અંદાજ તો આવે ને દસ મણ ની તલવાર મહારાજ કે કોઈ ફેરવતો હોય તો એમ તો ખબર પડે ને આ તલવાર ને ફેરવવા વાળો કેવો હશે દસ મણ ની તલવાર યુમાં લડતો હોય એ યોધ્ધાની તાકાત શું હશે તમે યુદ્ધેપુરમાં જાઓ ને મહારાણા પ્રતાપ તમે ઢાલ ને છાતી ને એનું જે આખું ખંજર ને પીડ્યું છે આપણને જોઈન પરેશો વળી જાય તો એ મહારાણા લડતો હશે તેની તાકાત કેવી હશે અંદાજ તો આવે ને એમ ગુણાતીતાનંદ સામે આપે એની ભાષામાં સમજાયું કે અક્ષરધામમાં જે સુખ છે પણ એમને વાત કરી તમે જોવો જુનાગઢ ના આવું તો કોઈ ઉપનિષદ વાળા ઋષિ ને જડે નહીં અને મને તમને ડૂટી સુધી આમ એકદમ ઉતરી જાય એવી વાત અક્ષરધામમાં જે સુખ છે ભગવાન નું જે સુખ છે એમાંથી એક મચ્છરિયું એટલું છૂટું કર્યું એ છૂટું કર્યું એની જૈન ઉડી એ જૈન સૌથી પેલા તો પ્રકૃતિ લોકમાં ગઈ લો થયા જ્યાંથી જૈ ઉડી ત્યારે પિતૃ લોક્યા અર્યમા જે પિતૃ જનલોક ને એ બધા છે એ બધા લોકમાં એની જૈન ગઈ એ બધા સુખી થયા એ જૈન ની ઉડી તો બ્રહ્માદિક દેવતાઓના લોકમાં આવી એ જણ ઉડી એમાં ઇન્દ્રાદિક દેવતાઓ સુખી થઈ ગયા અને ઈન્દ્રાદિક તો આપડે વર્ણન વાંચીએ તો એમ થઈ જાય છે કે હ હ હું આ લોકો જલસા કરે છે અપસરાઓ મારી જણ ની જૈની જણ જણ ની જણ અને એની ઝે ઉડી તો પેલા તો અમેરિકા ને એવા બધા દેશમાં જાય ત્યાંથી ઝડ ઊડી ક્યારે અહિયા ભારતમાં થોડી પોચી હજી તો પાકિસ્તાન કે બાંગ્લાદેશી નથી જઈ દેવાના છે બાજવા આવે તો એને ગેરફાયદો પકડાય જાય હવે તમે વિચાર કરો કે એ જૈન ઉડી એમાં સૌથી પેલા તો કરોડા અબજોપતી વાળા એ બધા ગયા ને મોટા મહંતો રાજા ધિરાજા ને એવા બધા અબજોપતિઓ એમાંથી જૈન ઉડી કરોડપતિઓમાં ગઈ કરોડપતિઓ માંથી જૈન ઉડીને ગઈ લાખો પતિ માં ગઈ લાખો પતિ માંથી સુખ કેટલું કલ્પના આવે છે એટલે તો ભગવાન નું આમ દર્શન થાય છે તૃપ્ત થઈ જાય છે અને શ્રીજી મહારાજ કે અનંત સુધી જાય સુખ ભોગ્યું હોય परम तृप्ति कल्पना कर सुख ए परम पुरुष ए परम पिता ने आते ज्ञाते तत्व जो तत्वत जाने तो संसार क्या उभो रिये भाई પણ જો ભાઈજી મારે કેવું છે સાંભળજો આ સુખ ની તુલના છે આનંદ આવે ને અને વાત સાચી છે પણ છતાં એક વસ્તુ એ છે કે એમાં આપણે ભલે આ સુખ તુચ્છ માની સંસારના ભગવાનના સુખ આગળ સંસારના સુખ તુચ્છ માનીએ પણ સુખ છે એટલો તો સ્વીકાર કરીએ છીએ ને ત્યાં સુધી કચાસ છે સત્ય માન્યું ને जय थे सुखज नहीं एक भगवान सूख तत्वत जाए क्या भगवान सूख नहीं भगवान शिवाय बीजु कहीं एक केम है सा थ्री डी इमेज वाली मूर्ति आए खबर मेरी पास एक मूर्ति है તમે જુઓ ને તો લાઈનમાં આપણે ભરત થોડું સાડી કેવું બધું છે પુષ્પો પાથર્યા હોય લીટા કર્યા એવું જ હોય રંગબિરંગી હોય કાંઈ દેખાય નહીં પણ તમે આમ એકાગ્ર થઈને આમ ઊંડા ઉતરીને જ્યાં જુઓ અંદરથી ગણપતિ પ્રગટ થાય જોઈ છે એવી ઈમેજિંગ મૂર્તિ હે ને ઉપરથી લાગે ઉપર થી લાગે પણ આમ એકાગ્રો ઊંડા ઉતરો તો ગણપતિ પ્રગટવાન પ્રગટે છે ને પણ તત્વ દ્રષ્ટિએ બહુ ઊંડો ઉતરી જ્યાં જુએ ત્યાં એક પુરુષોત્તમ સિવાય બીજું કઈ દેખાતું નથી બાર એટલે દેખાય સંસાર તો પછી મોહ થાય ને સંસાર દેખાય તો મમતા થાય ને સંસાર દેખાય તો સાર દેખાય ને સંસાર જ દેખાતો નથી એટલો ઊંડો ઉતરે છે ભગવાન સિવાય બીજું કશું દેખાતું જ નથી મહારાજ કે જયારે પૃથ્વીની દ્રષ્ટિ એ પ્રથમ જયારે જોઈએ ત્યારે પૃથ્વી સિવાય કઈ દેખાતું નથી પણ પૃથ્વી તો એક જળના અંશમાંથી થઈ છે એટલે જળની દ્રષ્ટિએ જોઈએ તો જળ સિવાય બીજું કશું જ નથી એ જળ તો તેજના એક અંશમાંથી થયું છે તેજ દ્રષ્ટિએ જોઈએ તો પછી તેજ સિવાય કશું નથી એ વાયુના એક અંશમાંથી થયો છે એ વાયુની દ્રષ્ટિએ જોઈએ તો વાયુ સિવાય બીજું કંઈ દેખાતું નથી અરે એ તો આકાશના એક અંશમાંથી થયો છે પેદા ત્યારે આકાશ દ્રષ્ટિએ જોઈએ તો આકાશ સિવાય બીજું કઈ દેખાતું નથી અને આકાશ અહંકાર માંથી એક અંશમાંથી થયો છે અહંકારની દ્રષ્ટિએ જોઈએ તો અહં તત્વ સિવાય કઈ નથી એ મહત્વના એક અંશ પેદા થયું છે ત્યારે મહત્વની દ્રષ્ટિએ જોઈએ તો મહત્વ સિવાય બ્રહ્માંડોમાં કઈ દેખાતું નથી એ મહત્વ પણ પ્રકૃતિના એક અંશમાંથી પેદા થયું છે ત્યારે પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈએ ત્યારે પ્રકૃતિ સિવાય કઈ દેખાતું નથી પણ એ પ્રકૃતિ પુરુષના એક અંશમાંથી પેદા થઈ છે અને લીન થાય છે એ પુરુષની દ્રષ્ટિએ જોઈએ તો પુરુષ સિવાય કઈ દેખાતું નથી એ પુરુષ મહામાયા ના પેદા થાય જો તો કેટલું જાય છે આમ તમે જો મહામાયાના એક અંશમાંથી પેદા થયા છે માટે મહામાયા ની દ્રષ્ટિએ જોઈએ તો મહામાયા સિવાય કઈ દેખાતું નથી એ મહામાયા મૂળ પુરુષ મહાપુરુષના એક અંશમાંથી પેદા થયા છે ત્યારે એમાં ત્યારે મૂળ પુરુષ મહાપુરુષની દ્રષ્ટિએ જોઈએ તો મૂળ પુરુષ સિવાય બીજું કઈ દેખાતું નથી એ મૂળ પુરુષ મહાપુરુષ અક્ષરના એક અંશ માંથી છે અક્ષરની દ્રષ્ટિએ જોઈએ તો પછી એના ઉપર અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ છે એની દ્રષ્ટિએ જોઈએ ત્યારે પુરુષોત્તમ સિવાય બીજું કઈ જ દેખાતું નથી આવી રીતે જયારે તત્વત જાણે ત્યારે ક્યાંય સંસાર દેખાતો નથી પછી વચનામૃતમાં કહ્યું ને મહારાજે કે એક વર્ષ સુધી મહાસાગરમાં વહાણ આવેલું ઊંડોનું કાર્ય નજરમાં જ આવતું નથી નિષ્કુળાનંદ સામે એમ પર્વતભાઈ કથા લખવાનું શરૂ કર્યું ત્યારે એમ કઈ જગત જોઈએ એને દ્રષ્ટિમાં જ આવતો નથી સંસાર જ દેખાતો નથી નજરમાં આવતો નથી છતી આંખે એને સર્વત્ર પરબ્રહ અને બ્રિત્ય વિચાર પ્રાપ્ત કરે છે ત્યારે શું થાય છે એવા સત્સંગથી શું થાય છે સત્સંગત્વે એક ટુકડો પૂરો થયો સત્સંગત્વે નિસંગત્વ આવી રીતે સત્સંગ આટલી કક્ષાએ કરે ત્યારેમો પણ આવે છે પણ એ કથા આજે નહીં આવતી શુક્રવારે આટલું આજે બસ સહજાનંદ સ્વામી મહારાજ બાલા ભક્તજનો જય સ્વામી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 સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશું